હા દાદા ભગવાન પુરુષ કે શું કહ્યું કૃષ્ણ પોતે જાતે જ છે જન્માષ્ટમી ઉજવી હતી ને ત્યાં ગઈ ખોરી ગાડી આ હગાઈ ના પદ્માસન વાળી પદ્માસન લોક કરે છે ને એ પદ્માસન વાળી ધ્યાન કરતા હતા બીજા તા ધ્યાન કરતા પદ્માસન તારો હા મારા કરના ઉદય ફરી વળ્યા તારે નિમિત્ત